નથી વધારે વીસ હજાર કેવાય કે સારો લોકો થઈ ગયા खरेखर आप आपना भावरेखर स्वरूप रीते बनाव आपे ध्यान जो है જેવા છે આપડે ધ્યાન માં આવે પ્રતિષ્ઠા સ્વરૂપ એટલે આકાર એમનું જેવું ધ્યાન માં કેટલા પાલુ પોત છે અનુભવે નહીં આમાં તો શું છે મન અને તન ભરે જોઈએ અને એ વસ્તુ માટે તો આપડે ખ્યાલ હોય ને કેટલા રમાય નહીં એવું કેમ કે રાત્રિ ભોજન હું કરું છું પણ એમાં રાતે ભોજન કર્યું નથી બંધ થયું દાદા જ્ઞાન ફગર રાતે રાત્રે ભોજન તો નહીં રહે નહીં રાત્રે ભોજન કરે છે રંગાર અનુરો છે પણ ન કરવું જોઈએ એવું મનમાં રાખવું જોઈએ બરોબર છે પણ આપણો બિઝનેસ ને અમુક વસ્તુ એવી છે કે જે હિટકારી નથી હિટકારી ન दादा सीमंदर स्वामी ना बधी बात करू दादा जैन ने आटू बिमंदर स्वामी नु कैन छु અને મને આ હિન્દુ ધર્મ ના બધા ફોટાઓ ગણપતિ પૂછ્યું તો મેં કહ્યું કે એ છે બરોબર મારું શું કહેવાનું છે કે જે છે તકલીફ આપે એમ તકલીફ આપે કે તકલીફ આપે એને તો દખલ શું કરીએ આવે તો ભલે આવે દખલ ના કરીએ કશું આવે તો ભલે આવે આપડે ખોટું થયું બધી વિશ્વાસ આપે એનો હું તો બધા પૂજા કરું છું અલગ રૂમ છે સેપરેટ એ કર્યા વગર તો નીકળાય નહીં પૂજા અલગ જુદી રૂમ રાખી છે અને પૂજા કર્યા વગર માન નથી નીકળતા બહુ મોટું વસ્તુ નથી કે નુકસાન નથી આવો વા આ બધું વ્યવહાર છે અને મોક્ષ માટે જવો જોઈએ શું થાય हा हूँ आनंदन जी छु आत्म बुद्धि अलग है स्वरूप अपने अलग, जोग अलग, खे अलग, हैं। अलग तो ज्ञा पुरुष अलग करे कार મેંકાર કરુગ માં થયું સતિક મારું પણ જ્ઞાનીકો છોડે જ્ઞાની બધા અંકાર લઈ લેસ્વરૂપ વિરાટ સ્વરૂપ ઘરાટ સ્વરૂપ સ્વરૂપ જે પોતાના અંકાર લઈ લે વિરાટ સ્વરૂપ છે તે પોતે ઊંઘે છે પછી પુસ્તક લખેલું કયું આપણા દોસ્તો ચેતી ના ચેતી વાંચ્યો પણ મારી ભગવાન શાસ્ત્ર છે તે વેદાંત ના શાસ્ત્ર ને કોઈ વાંધો નથી અને કઈ દ્રષ્ટિ થી અવાજનાર જરૂર નથી આપડે અહિયાં તો ઘણું છે મારી પાસે આવું ભય કિ સંશાળ થી વ્યક્ત થઈ ગયેવા ગિરનાર પાસે ભાઈ વાર રાખો એને એવું છે સંસાર જે છે ને તે આતરી તો છે આતરી તો પૂરું કરવાની જરૂર આ જરૂર છે ને એ સંસાર આતરીતે જરૂર ને એટલે ઘણી વખત શું આવ્યું આપડે ઉપદેશ આપે એવું કે દિક્ષા વગર તમને મુક્તિ થાય થી મોક્ષ મળે જ નહીં પૂછ્યું છે બરોબર છે પણ મારુદેવી માતા હતા એમને કેવા ગ્રંથ થાય તો સંસાર માં જાય ગુરુ આચાર્ય મારે ક્વેશ્ચન કર્યો મારા ચક્રવતી હાઈ કરતા હતા તો એ મુક્તિ મળેલી મેં કહ્યું એવું નથી ખોટી નથી એ તો અપવાદ કેવાય ભારત ચક્ર રાજ કરતા છતાં કઈ કાયમ અપવાદ નથી નિયમ હોવો જોઈએ અમારે શું કરવાના દીક્ષા ની જે કહે ના સાધુઓ એ દીક્ષા નથી એ ગત ની ગતમતી દીક્ષા થઈ રીતની સાથે સાધુઓની દીક્ષા એમાં જવાનું કે દાદા સંતાનો દાદા ની આજ્ઞા પ્રમાણે વર્તવાનું તમે દીક્ષા રાખો છો તમે દીક્ષા રાખો છો સંસારમાં રહે અમે આજ્ઞાપુર નઈ એ તો અલ્પ જ સંસારી છે અમે તો બધું ચક્કર જોયા છે ઘુસી જઈ રહી તો ઉલટો ડબલ પાપી થઈએ ને તમારી આજ્ઞા નો મન કરીએ તો શું થાય એટલે શું કરો સંસાર ની આજુવાદી ઉપાધિઓ ગણી ને તમારાજિત થઈને કદાચ વિચારે ઉડતો તો પાપ ના તેને આજે આજે વિચાર એવું છે એમ કે છે કે અમે આ બધું કરીએ અને કઈ પલટો થઈ જાય તો પાપ ના બધા તમે આપણા એમાં પૈસા કરો એમાં પૈસા કરો તો બેસ્ટ આવે છે ને એ તો પેલો પેટ્રોલ કેમ નહીં કરાય આવ એમ છે જ્ઞાન લીધા પછી જો રામ ની આશરા ના પાડો રામ ની આશ્રા ના પાડાય અને જુદા પડી જઈએ છૂટા કર્યા છે તમને હર્ગ ના આવ્યો તમે મુક્તિ મળે ના વિચાર ના કરતો જગ્યા ધરાવું આપણું હમણાં વિચારો પણ અમારા જૈન ધર્મ હિન્દુ ધર્મ ના હું બને નમસ્કાર કરતો હતો વિચાર વિઘાતે હું તો બને નમસ્કાર કરતો હતો મને પૂછી રહી બાર મહિના પેલા મેં ફોટો લગાવી નમો નમ કરતો હતો જૈન ધર્મ હવે તમે જે વિચાર દર્શન કરો તો આવાથી અને વિચાર દર્શન માંથી ખાય જઈ ગયા નઈ તો એની ખાતરી આપે અમારે વિચાર તો આવે કાલે થાય વિચાર કર નહી કરતા કાલે બધા શું થાય છે તમારે હાથમાં ક્યુ જતા છે ધંધા જતા છે અમારે પડે તો તમે આટલા બંધ રહ્યું ને અમારા ઉપર એટલે આપ અમારા ઉપર હાથ રાખશો ને આનંદનજી નહીં તમારા હાથમાં શક્તિ નથી આ જેની શક્તિ છે જેના હાથમાં એનું આપી તો ભૂમિકા થયા ખોરાક લઈએ છીએ ખાલી બધું નહીં સારી અસાય એટલે આપડે ખોરાક લઈએ છીએ ને શા માટે સારી અસાય હોય અહીં શાળા પાસે કોઈ ભંગન નથી વિચાર્થા ખરાબ થઈ જાય અમને મન જીતી ગયું કે તમે પછી મન તમને કરી પછી એટલી બધા જઈએ ખરું એટલી આ તો શું છે કે કુદરતી પેલો કલમ માં એવું નક્કી છે સં ન હો તો શું કરીએ આય તો કરવો સંયોગો નો ધંધાકીય અંગે घर चालू आजन नहीं मांगल અને દાદા ભગવાન ના સિંધે જયકાર છે બોલાવો ને તો આ દાદા ભગવાન નહી દાદા ભગવાન હું આમ દા બોલે છે એવી રીતે એ માણસ જાત ના માણસ જ ના ભાઈ જેમ જ નથી દુનિયા ને ભગવાન થાય બઉ એમના જો હવે એવું નહીં દેખાય હવે એવું થઈ ગયા હવે નહીં રહે બધા દેખાય છે ને દેખાય બધા એમને ગેરમાન્ય થાય એમની માન્ય થાય કોણ નાખે કોઈ નાખે એવું બોલે બઉ મન ગાદે માનપુ બંધા ને મે હા મનુમાન એક મહારાજ છે કપાસ અમેરિકા છે આ તો સભા માં છે બધું સભા દરેક વસ્તુ પોતાના સભા ગરમ્યા સભામાં લંડન પાણી પાક નીચે જવાનું હશે રમ્યા નિરંતર એ કઈ ઝગોઝો ના કરે ઉપર ચાલવાનું હોય તો એમનો રસ્તો કાઢે બરોબર વાતાની શું કરતી રમ્યા કરે તો શું નાચો વિશ્વા થાય બધું બધા નગર આત્મી ભગડ મન મન બંદર એવું કઈ માલ ઈચ્છા છે એનાથી એમ કરે નહીં નઈ ગયા પાંચ દસ ફૂટિંગ કરવું પડે બહુ કોઈ દાખવું જ કરે હા ખરાબ છે નહી લાગે નહીં લાગે નહી છે તારા મળ્યા મળે નવા બંધાય નઈ તો હવે કાથી આવે હવે બંધાય જ નઈ નવા તો આવે ક્યાંથી મન હશે તો બહુ જ મન હસ્તી ન થાય તો બહુ જ હા અગ્રિજ્ઞાન પ્રસાદ થયા પછી અસ્થિર ફિલ્મ લોક્સ માર્ગે મારે ચાલુ કરે એવું થઈ ગયું છે અમદાવાદ અમદાવાદ આવેદું હશે આપડે શીખવાડવું પડે એટલે પાછા પડે એ બેસી ગયું હોય આ તો ક્યારે જોવાય જ નહીં પછી તો બહુ મોટું હોય આમ એવું હોય કે આપડે એને આમ બોમ્બ ફોડીએ તો ન તૂટે એમને એવું બઉ મોટું એવું લઈ આવ્યા છે મજા કરે વરુ સંજા કરે તો એ નહીં કરે તો નહીં કરે તો આ ઘડી ઘર ઇંચા છે હા એ ને જે ચોવીસ કલાક નો નસો છે ને લક્ષ્મીચંદ ને એવો નફો આત્મા નો થઈ જાય તો આત્માન એટલે ના થાય છે રાતે રાતે સુઈ ગયા પછી માન કઈ જાળા દાળા કરે શું કહેર થઈ ગયા વાગે સુઈ જાય આ ધંધા છે ને છોકરો આપતા ડે ચિંતા કરતા જ્ઞાન એવું કહ્યું કે तो मुझे बस धीरे पर आ रहा है और हर हर आयु और बंद आदमी तो या तो न हारा रूप आप ही हो दम इत बंद करी ना के छे विद्या तो एक, एक रहे रहे तो। नहीं एकच छे ने कच्चना बड़ा ने अंतसकरण ने ओखो ई बात मालूम ना पड़वा रे देखो गलतज मालूम ना पड़वा बस देगा कि जाके लाद મેં જોયું છે કચ્છીઓ બીજે એક જ એમના માં શું છે કચ્છીઓ કે જુનવાણી પ્રકૃતિ છે ગ્રાખી ને બધી વાત મર્મ ના બધા માટે કહી છે બાકીય ભાઈ જાઉં છું મજા આ તમને તો થયું ને મગને બતાણીય દેખતે હે ઇસાઈ તોલે એ કા નવમાન નવમાન હોય છે રા કી મત ઓર રાતો સબ ઉતરે હોય દાને સબ ઉતરે છે તો બસ જાવા દેખાય એવા જારા દેખાય જા દે મૂકી દે ઓ બસ હા એક્સલન્ટ ઓ બસ રવિવારે કે વ્યવસ્થિત છે વ્યવસ્થિત દરેક નો વ્યવસ્થિત છે પણ એને જે પ્રયત્ન કરીયે છીએ એ પ્રયત્ન બી વ્યવસ્થિત વ્યવસ્થિત કરાવડાવે છે વ્યવસ્થિત નું છે નિમિત છે નિમિત્ત હોય તો એ દોષ બતાવે છે જ્ઞાનીઓ નિરંતર અસ્તી હતા કેવાય મોટા મોટા જ્ઞાન કે છેલ્લું પદ પામ્યા હતા થઈ ગયો અને પછી આ નીચે કરવા જોઈએ તમારે ઉપર બેઠા પછી આરામથી મોક્ષ માં બેઠા પછી આ નવ વર્ષ થયા પેલા હશે નહીં તમારી આજ્ઞા પ્રમાણે વધુ આ વિજ્ઞાન છે આગળ નઈ થતો પેલા વિજ્ઞાન છે તમે વાત પૂરેપૂરો ઉઠાવો શું કહ્યું તારા દાપણ થી ના ઉઠાવો તારા દાપણ નાખવાની જરૂર નથી રાપણ હોત તો આપણે કામ નાખત શાંતિ ના રહે મારું દાખલ નહી નાખ્યું ના નાખે એક મિનિટ મને આવી ગયો છે નવ વર્ષે આવે દાદાજી એક મિનિટ મને આજુ નથી અતિ થઈ નથી આજે પાંચસો ચારસો માણસ આવ્યા અને પ્રશ્ન બધા પૂછ્યો નથી પ્રશ્ન પૂછાય શું થાય માણસ મગજ વિકલ્પી થઈ જાય શું થઈ જાય ઉભા શું ચાલી જાય આ જે કામ કરવાનું છે તરી જાય આપડે અમદાવાદ જરૂર છે તો અહીંથી પૂછીએ દાદર નો રસ્તો થયો પછી દાદર છે શું થાય કઈ જાતનો રોગ થયો આપણે જો એ પૂછે રિપોર્ટ થાય પ્રશ્ન જરૂરિયાત પ્રશ્ન કોને પ્રશ્ન કેવાય આજે અમદાવાદ ના અમદાવાદ ઉતરશે પ્રશ્ન એવા હોય કે આજે શું જરૂરિયાત છે એક દરેક વ્યક્તિ ન થાય એવું જ્ઞાન જાય એક માણસો બહુ પ્રશ્ન પૂછ્યા અમદાવાદ નો સર મન એક થઈ ગયા બગડી ગયું થયું પ્રશ્ન પૂછાય જરૂરિયાત સાહેબ જરૂરિયાત સાહેબ હા એક પછી હું નવો આ તો તે અમેરિકાના પેપર માં આપે નહીં આપનું વર્લ્ડ અજાયબ થઈ જાય આ તો હિન્દુસ્તાન માં જે જાય છે આ વાત બની છે હિમાલય બાવલો હોય બાવલો હોય પણ ઇઝિટ પો છે તમને લાગે છે ને પોસિબલ થાય એવું છે એવું લાગે છે પોસિબલ છે ને હીરો એવું પછી આ પાંચ આજ્ઞા બધું કરેક્ટ રહ્યો ને પછી પોતાનું હતું ભાઈ બીજું વાગે શું થાય પોતાની હિન્જન એટલે પોતાની હમજન પછી નાખવું નહીં આજ્ઞા વંચાઓ કારણ કે હમઝણ હતું તેનું હતું બીજું હતું હવે તમે થયા જ્ઞાન માં આવ્યા શું થાય હવે મૂળ બચ્ચી ક્યાં સુધી લાઈટ આવી નથી ત્યાં અને લાઈટ આવ્યા તો મેં બચ્ચી અથા વ્યાય કરી રહ્યા હતા મેચી લો કરી રહ્યા એક હું એક શિરાય કાઢનું આવ્યું હતું બધા તારે ડાક્ટર નાખી દીધું મન સ્થિર થયું એ પરમાત્મા કહેવાય પણ આપણું વસ્ત્ર વિજ્ઞાન છે નિકાલ કરવાનું છે કોઈ પરમાર્ નહીં પણ ભગવાન નહીં કહેવાય કારણ કે નિકાલ કરવાનો જાગર થઈ જાય આ આ કાળમાં આ એકલું જ વિજ્ઞાન છે એવું ફરજ છે અને આવું ઘણા માણસો ચારસો માણસ છે આપડા કુટુંબમાં જે આ વિજ્ઞાન દીકાયું હોય એ વિચારો કરેલા બીજું હિસાબ થઈ જાય બધા પાખ્યા જ છે બે કઈ તો બેઠા જતા એ અસ્થિ નહીં પૂછે છે કે અસ્થિ જેવી રીતે ના થાય કે અહંકાર બી એટલો ભાઈ લતો એક સેકન્ડ ની અંદર લાખો વિચાર આવતા હતા અહંકાર એટલો ટપ કે વીસ હજાર મારો અહંકાર બહુ ટપ दादाजी श्लोक वर्ता है एट्लो साकोवाई सुख वर्तन द्वारा हम खुरा कर स्थिति मरियादित है आजे जो कोई नालखी वाला मेरी साने वकील करे લોકો ના પબ્લિક ને ખબર પડે કે અક્રમ વિજ્ઞાન શું કામ કરી રે હજુ વિજ્ઞાન શું છે અને બીજા ને જરાક જરા હલ્યા કરતો હોય તો એમના મનમાં એમ થાય કે આપડે આ પૂરેપૂરું કરી દઈએ થાય છે માટે પૂરો કરતો હતો મને આવી નવ વર્ષ એક મિનિટ પણ મારું મન સફિર થયું નથી એની ગેરંટી આખો દરેવા જ મતું નવું વર્ષ આવેલી સમજ આપો અસ્તી આપો અસ્થિરતા એટલે કેટલા બધા હતા મારું મન ખુલાપૂર એવું જોયું એના પછી હું એના ચચમાં રહું છું બહુ જોયા કરું પૂછ્યા કરું રોજ આવડું બધું ટેબ્લેટ લખી લેવા રોજ દાદા ભગવાન કોણ રોજ લીખી લેવા તૈયાર થઈ ગયા પૂરું કરી દઉં બંધાર આવતા આવતા કરીશું કયા કયા આકાર નતો આમ પાછું થઈ જાય તા લેશે એવું શ્રીમદ્રા ચંદ્ર કહ્યું કે હિમાલય માં ઊંઝા માટે કહે તો આ ગર્ભ અનંતા લેશે કે સિવાય મૃત્યુ નથી કે મને નિરંતર જગ્યા બધી અમદાવાદ કેવું નથી તમારે બધા આવું કરવું હું એવું કઉ છું કે થોડું છે તારું વળી વળે જ કરી દીધું થોડું ઉઠી રહી દીધા પછી શિયાળો સારો દેખાય શું કહેવાય શું કેવાયેટ લેખ લખજો નથી મને કોઈક વાર કર્યો ને તો હું તારું ટાર્ગેટ રાખવા મને નહીં કોઈ આપડી કેટલાક માણસ અપાસ કેટલાક ભગવાન તારે શક્તિ પ્રમાણે એટલે ભગવાન ની વાત નતી વાત હાજર નઈ કરો કરો નતું કઈ હું જાણું તો કાયમ ના અથવા મળવાનું કઈ લાગે એ લોકો તો એમ કે ઉપવાસ કરો એટલે મોક્ષ મળે સમજાયું છે એની જે શક્તિ હોય એ ચક્કર ચક્કર જોડો તમે રસ નો ચક્કર ભાઈ થે કાઢી દીધેલો ક્યારે કાઢી લેટલો કહી દે એટલે કે બગડી શકી અને ક્યાં રસે ચલા આ રીતના રસે જે ભૂલ થયેલું તેને રસ મોટો હોય હરીત ના મહાવીર ભગવાન નો હરિત નો રસ્તો ત્યાં ભગવાન રસ્તો હરિત નો હોય છે કેવિત સુવરણ હોય કેવું ભગવાન રસ્તો